જમીન માં દાતે અને ઘડાનો ભાગ એટલો જ મૂક્યો એટલો બહાર દેખાય સમજ ને બીજું ઉપર વજન વજન આવી ઉપર પછી દાતે લાટે પછી પેલા લોકોને વાંદરા દેખતા મળી ચણા નાખે અને થોડાક બાર નાખ્યા લે એટલે વાંદરા નીચે ઉતરે અને બારથી ચણા દ્વારા લે પછી લાલક છે ને હાથ આ તમામ આમ કે દીધા લે આ પેસો ના હોય જરા દબા એટલે પેસી જાય આ પેચી જાય પછી શું કરે મહી ચણા વારે મૂકી હતો આવ મને કોઈ પકડ્યો ગાડી ઉતાર કોઈ હતો નઈ આ કોઈ કોણ આવ્યું એટલે જીત્યા જીત્યાર છે મનુષ્ય આ ચણા મશીન ગરી ખાવા જાય છે ને બધું ખાતા ચણા બધા ચણા પેલા ત્યાં ખાવા હાર આપણા દૂધ બે બાજુ ની જીત ક્યાં જાય માણસ ખૂબ મૂકીને પ્રેમ કરે છે ના એ તો કહેવાય પછી પસ્તા પસ્તા આપડે કુવાય ચાલે અરે ચાલે છે તમને કોને પહોંચ્યા આપડે પછી પ્રાણી તો બુદ્ધિશાળી છે જાણે છે કે આ બટાકા વડું હું ખી મને એસિડિટી થઈ છે હું થઈ છે જાણીને કઈ લે છે પછી છે એવા બટાકા વાળા જ ખાતારા છે પછી હમણાં હારે કાયદા ને બહુ બંધ કરવી ફોટું ઘેરાયું પેલા હા લીલું મરતું હા નથી બને લીટી મતરાય મસા અને હોય જાણતો બુદ્ધ સારી ઉધરાતે રાતે બે જા રાત જોયા કરે લાકું કર્યા કરે ત્રણ ભાજપ જગ્યો ને એને સાઈઝ ને ચાલુ આપડે જ્ઞાન બોલાર આપડે જ્ઞાન નો બોંધ આપડે જ્ઞાન ધ્યાન બોંધ બંદરે દાદા એ કહું ને દાદા એ કહ્યું ને કે આ લોકો ના હિત માં કે છે એટલે પછી સારું લાગ્યું હતું આપડે આપડે તો બી બીજું પાલિકા બજાર આપડા જ્ઞાન પછી મમતા કાઢવાની કે જ્ઞાન એમ જેનું મમતા વગર નો સ્વભાવ મમતા આજના કુદે જ કોણ છે બીજી કાલ ની વાત દેખાય બપોર કુટુંબ બી ભરી ગયું ફરજ ને એક બે આવતા હોય તો જરૂર નથી લોક આપણે ચાર ચાર બીજા બિલ્ડિંગ બધા પાંચ હજાર જોડે બંધાઈ જતા ચાલુ આપડા સાઈડ સિલેક્શન કર્યા પછી કુદરતી રીતે એવું બોલ બધા પ્લોટ પડી જાય દુનિયા એટલે જુદો રહી શકે જુદો થાય છે હા એવું જોતો હોય તો તમારું તું શું કરે दोचो दिसो काका डॉक्टर लाते पण सीर रिकडी से आपना गिनने आपना गलती था है उचा आपने आपना ज्ञान थी था है एम छे ने સગીફ હોય ની દીકરી નું લગ્ન હતું પછી ગવર્મેન્ટમાં લખી મોકલી આ લોકો ખર્ચો વધારે કરવા માટે પકડી લેવા લોકો માણસો વધારે મોકલી કાચી સમજ કાચી તદ્દન કાચી સમજ તદ્દન કાચી સમજ કાતી વારાંત આવડે ન એનો પડવો દાદા પળવો તો પોતાની અંદર પોતાની સામે થાય એનો ના પડવો બીજો કઈ કરતો હોય થવું હોય તો આ તો કાચી મારી સમજે કાચી સમજ છે એને એને જુએ એને સમાવે એને વિવેક સમાવે એને બળવો કહેવાય આ બળવો ભળવા મળે તાકાત બહુ મોટો એ બળવો કેવાય આ તો ચાડી ચુકલી કરી કહેવાય એ થી પાળવો ને દાદા સામાન્ય વસ્તુ સામાન્ય માણસ ની સામાન્ય પણ શબ્દો છે આ તો હવે એવો નથી બળવાયુભાઈ અંદર બોલવાડે ને હવે બધા ને દૂરનાર વાંચતા બધા કેટલા છે જા પણ બધો છે ચંદ્રકાંત આગળ પાછા થાય પણ આપણે વાંધો નહીં આપડે નાતા ચર્ચા પણ જાણું છે સંપૂર્ણ સમા થઈ ગમે તેવું ચંદ્રક્રાંતિ ચંદ્રકાંત વ્યાધિ એક પ્રકારની જશાશે સમાધિ એક પ્રકારની જશાશે એટલે આધિ વ્યાધિ ઉપાધિ હોય ને એમાં સમાધિ રહેશે બુદ્ધિ ની જેની દશા છે સમાધિ હા જેને ઉપાધિ હતી જેને ઉપાધિ હતી તેની જે દશા હશે આધિ વ્યાધી ઉપાધી હોય ત્યાં સમાજ ્ય નબળાઈ છે નબળાઈ નબરે છે વિકસ છે બ્રહ્ચર્ય નબ છે નબળ છે એવું તમે બોલ્યા બધું લઈ જ છે ને એ તો અમુક રીતે બોલે વ્યવહાર અમરું રાખે છે એવું બોલાઈ બોલાય છે અમુક પસંદ માં હોય કે વસ્તુ કઈ દ્રષ્ટિએ કઈ આપડે ધવધા વ્યવહાર ખરાબ દેખાય અહંકાર ઘણો ભરેલો આ વાયુ નો પાણી નો માટી નો હા તો વાયુ પાણી નો હવે દવા કેવી લાગે એ અહંકાર ઘણો ભર્યો અહંકાર વાયુ નો પાણી નો તેના માટી નો બધી વિનાશી વ્યક્ત નો બનેલો અહંકાર વિનાશ એમાં પાછું અહંકાર અવિનાશી છે બધા તત્વો તો ભણેલા છે અવિનાશી આકા ભરેલું છે ગતિ સાહેબ સાહેબ વસ્તુ મૂકી એના પચાસ ટકા મૂક્યા બાકીના ચાર ના સાડા પાંચ ટકા તેજ વાયુ આકાશ અગ્નિ એમ સાડા પચાસ જમીન જે જમીન અને એ સ્થૂળ ને એ સ્થૂળ ને પરિવર્તન દ્વારા જે સૂક્ષ્મ કરવાની ક્રિયા થાય ભૂલેલા રસ્તા પર મારી રહ્યું છે અથવા શાંતિ કરે છે હા એટલે એ માની રહ્યો છે રસ્તો છે વાર આમાં કજું છે ને આવું બધું લાખ અમુક જ માણસો આરાધક છે બધી બીજી બધું એ માર્ગ સાધો હોવો જોઈએ પ્રાપ્તિ થાય એવા એવા નાની પુરુષ નહીં હોવાથી આ માર્ગ નથી જેવ આપે નહીંયા અને પાછું કળી બધું ભેગું થઈ ગયું અત્યારે કળી માં ખરું કામ કરી નાખે જે સંત પુરુષ જ્ઞાની પુરુષ હોય છે સારું કામ કરી નાખતા શરૂમાં લાખ લોકો વિચારક થયેલા સત્યમાં વિચારક નતા ટાટા હતા પણ વિચારક નતા બુદ્ધિ કેળવેલી નથી ંદ સામે મારું કે સમાજ સુધારક તરીકે માણસ ને સમાજ માં સારો બનાવે અપલિત બનાવે અને ધન ને માર્ગે સારું કરો माने सा उतर तब साइड को अपना बड़ा अपन कैलाश है क्या पोल साइड को हमने લોકોના અહંકાર ને જ કિલોમો થઈ ગયો હતો રસ્તો કાના થઈ ગયા તમે રસો કબીરો હસી મહેતા હીરાબાઈ કારણ કે હાજની વાણી ભાઈ આજને બુદ્ધિશાળી ની વાણી આજને ના કરે છે એમાં તો આવી ધર્મ જેવી વસ્તુ ના અભિસ્ત બઉ મહાન બુદ્ધિ કરીએ છીએ જોડે જોડે વાળી બધી હાલ છે મહાન બુદ્ધિ કરી જૂના રોગ ને છે જૂનો જે સંસાર રોગ છે એને નિરંતર મટાયાત કરે છે નવો સંસાર રોગ ઉત્પન્ન થવા દેતું નથી થતું એમ ઉત્પન્ન થવા દેતું નવો સંસાર રોગ ઉત્પન્ન થવા દેતો નથી પ્રાપ્તિ થઈ છે અને ગુનો જે સંસાર રોગ છે એને નિરંતર કાળે છે અને જેટલું થશે ગુનો સંસાર રોગ જેટલો થશે એમાં તંદુરસ્ત થયો એનું રક્ષણ કરે છે એનું રક્ષણ કરો તંદુરસ્ત થયો રક્ષણ કરે જૂના રોગ ને કાઢે કાઢ્યા પછી તંદુરસ્ત થયો તે ભારત ને રક્ષણ કરે નવા ઉત્પન્ન ના થવા એટલા બધા ગુણો હોવાથી માણસ મોકી જઈ શકે લઈ શકે નહીં આ વિજ્ઞાન આ ગુણો સહીદ છે એટલે આ ત્રણ ગુણો એના મુખ્ય આપડે ધોવામાં આવે અનુભવ માં આવે કે નવો ઉત્પન્ન થવા જતું નથી જૂનો ખસે છે તે ખબર પડે રક્ષણ કરે એ બહુ જ મહત્વનું નવા રોગ ને ઉત્પન્ન થવા દેતું નથી જૂના ને છે અને જે કાઢે છે જે લોકો તંદુરસ્ત રક્ષણ કરે આ જ્ઞાન ઇથલ પોતે આવું કરે જો જ્ઞાન પા ને તો જ્ઞાન એનું નામ કે આવું આવું ગુણો સહિત હોય તો આપડે લોકોએ જ્ઞાન માની લીધું છે આપણે પુસ્તકો નું જ્ઞાન આ લોકો કરેચન કરે છે હા શોખ શોખ ઉત્પન્ન થાય કે તે હાજર થઈ જાય એનું જ્ઞાન કેવાય અને જ્ઞાન જ છે અજ્ઞાન નું બીજું નામ શું કેવું અજ્ઞાન બીજું નામ હાજર થાય એનું નામ જ્ઞાન આપડે કામ ના લગે શું કરવાનું હોય કામ ના લગે તમને હાજર થયેલી નહીં ને તમે મોટા કઈ જ્ઞાન નું શું તો અમને ક્યાં આવતો કેમ કરે છે હું તો જોઈ અગી પહોંચલો બંને મેળે પડ્યા રાખે રાખે માર સરળ હોય મિત્ર મુશ્કેલી વાળો ના સરળ હોય સરળ દરેક પામે એવો માર્ગ ના દાતા હોવા માર ના મોક્ષમાર્ગ ભૂમ્યા હોતી મો માર્ગસ નેતાર વેસ્તાર જ્ઞાતારત વિશ્વત સદુ વંદે સદુર્લભે વિશ્વત મોક્ષમાર્ગ નેતા કે મેજે બોલો છો કે આભવ માકે બોલો છો કે આભવ નું છે કે પૂર્વવમ નું છે તમે કે કાઈ બોલો છો કે સત્યારા નું આભવ છે આભવ મત કંટાળાના દંડાકારી કadas હા સ탠ડર વયા કમા કોટી રહી ને પા યે ભરી ગાલ દેખો બલ બલતે દેખાય કે યે જળ જળ દેખા દે આપડે ન કર્યું એવું આપણે નકર કરીએ નકર કરે અવિધાભાસ વિરોધાભાસ બીજું પાન બે પાન હોય તો ભૂલી દેવા પુસ્તક કેમ કે પુસ્તક મૂકી દઉં મારી પાસે લાખ પુસ્તક લાવ્યો મૂકો તો હું પાંચ કલાકમાં બધા મુજબ મૂકી આવ્યું છે બુદ્ધિ નો તમારે બધા બધા બુદ્ધિ નો રેસ્ટ આવું છે મોક ના આપે ફળ ના આપે કાંસી ના આપે મધિ ગભેર નિરોદાબાદ રાખે આવું સંસાર નો દેહ નહી જોયે ના આંગે બધી ગરબી એવું નથી जागृत अज्ञानी अज्ञान स्वरूप प्रश्न स्पष्ट कर એ પછી એને ખબર પડે કે પોતાનું અજ્ઞાન નું સ્વરૂપ શું હતું સ્પષ્ટ દેખાય દેખાય ને આ બંને સ્પષ્ટ દેખાય સ્પષ્ટ જોકે આપડે એવું કઈ બિલકુલ સ્પષ્ટ છે એવું કેવાય છે ને વિલયું જ્ઞાન માં અજ્ઞાન નો વિલય થઈ ગયો જ્ઞાન માં વિલય થઈ શકે અજ્ઞાન અજ્ઞાન માં થાય વિજ્ઞાન માં થાય જ્ઞાન જ છે વિનય થઈ જાય તો આપણું સંસાર પણ થઈ જાય અજ્ઞાન એક પ્રકાર જ્ઞાન છે પણ મોક્ષ અજ્ઞાન છે શું છે અજ્ઞાન એક પ્રકાર જ્ઞાન છે પણ મોક્ષ ધનને માટે એ અજ્ઞાન અજ્ઞાન કયું સંસારી જ્ઞાન છે એ બધું અજ્ઞાન એને મુખ્ય ધનને બુદ્ધિ થી જે ઉભું થયું એને જ્ઞાન કહેવામાં સંસાર ને ચલાવનાર જે બુદ્ધિ સંસાર ને એ સંસાર બહુ જરૂરિયાત છે એને સંસાર માટે જ્ઞાન છે પણ મુક્ષ એના માટે અજ્ઞાન છે પણ અજ્ઞાન એ કઈ કોઈ અજ્ઞાન એવી વસ્તુ નથી જુદું આ એક પ્રકારનું જ્ઞાન છે વિશેષ જ્ઞાન છે અજ્ઞાન વિશે ના જ્ઞાન નું પણ પુરસ્કાર વિપરીત જ્ઞાન ને આપણે અજ્ઞાન કહીએ છીએ અને આપણે જ્ઞાન કહીએ છીએ અવ્યભિચાર જ્ઞાન આ માસ અનુસાર મળી જાય શું પણ બંને છે તે જ્ઞાન પણ આ અપેક્ષા જ્ઞાન કહ્યું મુખ્ય જવું હોય તેની અપેક્ષા એટલે બે જુદા એક થાય નહીં ક્યારે એક થાય કેવું છે કે આ અજ્ઞાન જ્ઞાન ને પણ જાગૃતિ જાણે છે એટલે બંને નો બને છે જ્ઞાની અજ્ઞાન ના જ્ઞાન નો જ્ઞાન ના બંને બંને ને જાણે સ્વર પ્રકાશ જ્ઞાન એટલે સ્વ પર જાણે અજ્ઞાન સ્વપર પ્રકાશ એકલા પ્રકાશ કરે એ સ્વ પ્રકાશ ના કરે એટલે સંસારીઓ માટે એક વસ્તુ ખોટી નથી સંસારી મુખ્ય વસ્તુ છે આપડે પરિવાર એવું ના કહી શકીએ આ બધું અજ્ઞાન છે બોલવું એ જોખમ છે શું છે એ સાપેક્ષ શબ્દ છે પરિવાર ને કહીએ કે આ જ્ઞાન છે કારણ કે એમને જે જ્ઞાન જોયું છે અને બુદ્ધિ થી એમને એ જ કરવું છે એમને મોક્ષ થવાની ભાવના છે જ નહીં આ તો અહિવાર ભાવના છે એને માટે શબ્દ આપડે આ વિશેષ જ્ઞાન છે આ સંસાર વિશેષ જ્ઞાન છે એના સંસાર બહુ થયો જબરજસ્ત હસનદાર હોય શીરદાર જબરજસ્ત હોય આખા ગામ ને છે તે આસના આસના રાખતા હોય ગામ માં પ્રિય થઈ ગયેલા હોય પૂજ્ય હોય ગામના કદાચ હજે સેવ પડી હોય એક બાટલી પીએ પછી જે બોલે નઈ પછી જે બોલે એ વિશેષ જ્ઞાન કેવાય જ સમજાય પાંચ માં જોડશે કે રાત માંડે કે એને શું જોવા આગળ જડી કે આપડે કે અમલ છે દારૂ એવું આપણને અમલ છે પણ એમાં એવું છે કયો જે દારૂ છે ને એની સમય મર્યાદા છે ત્રણ કલાક બે કલાક પછી ઉતરે છે જયારે આ સંસાર નો બહુ મુશ્કેલ છે પણ બહુ મર્યાદા છે સમય મર્યાદા હોય મર્યાદા વસ્તુ ના હોય અને મર્યાદા થોડી કોઈ થાય ને એ કેવી સાંકડે પાંચ ટકા બે ટકા પાંચ ટકા શું મર્યાદા કઈ બદલાય છે તારે મર્યાદા ભાઈ પૂછે છે કે સત્ય નો શરાબ પણ ચઢે ને સત્ય નો શરાબ પણ ચડે સત્ય ના ચે અસત્ય બધા ના શરાબ ચડે શું કયું ચોરી કરતો હશે એનો શરાબ ચડે મારા જેવો દુનિયામાં ગુજરાતમાં એટલે સત્યના શરાબ ચડે એટલે પછી આપડે લોત્યુ કુતડું આવ્યું ગજન આ કુતુ પકડ્યા એ પકડ્યા છોડતો ને માર ગઈ છે મરી ગયો એ હોય અંત હોય નિવેરો લાવવો પડે કઈ સત્ય કઈ આ છે સાથે સત્ય છે તો આપણે છે તે નિરામિ થી સારી આપણને છે તે સત્ય છે મુસ્લિમો ને અસત્ય છે એ તો આમી જ કરતા હોય અપેક્ષા જય અમદાવાદ પડતા પડેલી જ નહીં આટાર વિચાર આવડ્યા આવડે ને આતાર પેલા એ છે એને કહ્યું તું ને કેવું વેજીટેબલ કે ફૂલ કેમ લઉં શું કે બોલે બસ કોઈ બહુ કમાણી વધી જશે ને પછી ધ્યાન પણ શું કેવા માંગે ચાર વર્તન ત્યારબાદ મનન કોઈ ને દુઃખ ના થાય દરેક મનન દરેક દરેક માણસ ને માફક આવે એવું આપણું મન નું મન નું મન આપી ગયા બરાબર વાળા નો બને અહમદાદુ ભાઈ એ બે વચ્ચે ભેસ છું અને હું ને કે